બે ડાય આપણું હતું શું પૂછાય કર્યો હતો એ રીતે આ ટિકટમાં લઈને આવ્યા છે વાપરે છે હું કમાયો એટલે હું કહે પરલોક કરવાનું આ લોકોલોકૃતિ નથી આ શું કઈ એટલે ઉઘાડી વાછી હું શું આ તો બધું લઈને જ આવ્યા છો અમે અમાર બધું છે દરેલા ને ફરી દોડશે આ છે લોટ ઉડાડી દીધો અને પાછું કે દળું શું ક્યાં નો દળી દળી આ તો બધું લઈ આયા છો નહીં તો એક સહયોગ ભેગો ના થાય રૂપિયા દોલો એક કરી